સ્વામી રે એ સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો જે સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે ત્યારે કોઈ બોલ્યા નહીં ત્યારે સ્વામી બોલ્યા જે સારામાં સારું તો ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી ને ભૂંડામાં ભૂંડું શું છે તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે તેથી બીજું કાંઈ ભુંડું નથી અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે તો લોક ભોગ દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચ વિશે કરીને પણ નથી થતું તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણાં નાખ્યા ને જોડીમાં દેવતા નાખ્યા તે દેવતાના કાઢનાર આંય બેઠા છે એમ કહીને વળી બોલ્યા જે એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે તે મુખ થકી કહેવાય નહીં ને એવા આવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનીને પામ્યા છે અને વળી કોઈ હશે તે પણ પામશે ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુ એવા દુઃખને ભોગવે છે પણ સુખ તો ક્યાંય થાય નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે એક દિવસ સ્વામીએ અર્ધી રાત્રે ઉઠીને એમ વાત કરી જે કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શક્યા નથી તો આજ તમે શું જાણશો ત્યારે પૂછ્યું છે બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે ત્યારે સ્વામી બોલ્યા જે શું ધૂળ જાણે અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે નથી જાણતો તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં એ સિદ્ધાંત છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું ત્યાગ રાખવો સત્સંગ કરાવો મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાન કાળે ભગવાનનો શમા છે તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડાસાધુનો સંગ રાખવો તો તેની ઉપર મહારાજ રાજી ને રાજી છે એમ કઈને મસ્તક ઉપર કળાઇ મૂકીને તક્યા ઉપર ઢળી ગયા ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા ને આ બધાએ અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે એ બે વાત પ્રથમના એકોતેરના વચનામૃતમાં કહી છે ને એ બે વાત ને તો નથી સમજ્યો ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો ગાતા વાતા શીખ્યો શીખ્યો સર્વે સુર મેં એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આગ લગી ઓર અવિદ્યા કી અતિભારી અધો ઊર્ધ્વ અરૂમધ્ય દસ દિશ ભુજા પસારી વિષય ભોગવિલાસ કર્મિકો કર્મ દૃઢાયો કવિગુનિ પંડિત જાન તાહિલે તાં ડૂબાયો તેહી વાક જા વિકટ નરનારી આવૃત્તિ કીએ જન મુકુંદ મદમચ્છર લગ્યો માયાવશ કર લિએ ત્યારે રૂપશંકરે કહ્યું જે મોરે તો હું એમ જાણતો જે અવિદ્યા બીજે ઠેકાણેથી આહી આવે છે ને હવે તો એમ જણા જે અવિદ્યા અહીં જ રહી છે ત્યારે સ્વામી બોલ્યા જે અવિદ્યાનો જન્મ જ અહીં છે અને બીજે ઠેકાણે તો અવિદ્યાનું સાસરું છે તે જ્યાં ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે અને અમારે અમારું સ્વરૂપ ઉઘાડું કરવું છે અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે પણ મહારાજની ને મોટા સાધુની દૃષ્ટિ છે તો સર્વોપરી છે ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી તેણે કરીને વીજળી આળસવાની છે નહીં પાટું નાખી નાખીને પગ તો ભાંગી જશે તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું તો ભૂંડું કરશે ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહીં જ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે નહીં તો વીસ વીસ વર્ષના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે ને કામ ક્રોધાદિક તો એવા બળિયા છે જે શિવબ્રહ્માદિકની પણ લાજ લીધી છે અને એ કામાદિક જેને વિશે આવે છે તેને ગળી જાય છે તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે તે બ્રહ્માંડની સમીપે આવે તો બ્રહ્માંડને પણ ગળી જાય એવડા મોટા છે પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે તો કરોડો જો જાતા રહે તેમ કામ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે નહીં તો આમ રહેવાય નહીં એમ કઈને બોલ્યા જે આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસુબો થાય છે ત્યારે કહ્યું જે ના મહારાજ ત્યારે સ્વામી બોલ્યા જે મનમાં ધાર્યું નથી નહીં તો ઉડાડી મૂકીએ કેમ જે પૃથ્વીના મનુષ્યને ભેગા કરીએ ને લુહાર માત્ર માળે લોઢા ગળવા ને આપણે માંડીએ સુરંગો દઈને ઉડાડવા तो चार पाँच वर्ष में चुरे चूरा कर उड़ाड़ी मूकी काम क्रोधाधिक गमेह बढ़िया हो जो मन में धारीए तो उड़ाड़ी मूकी एम कहीं संशय नहीं